એવા રીહ આ તો રામદેવના ચોથા ઘરે વિચાર્યું નિવાસ્યું કોની કટેવ દેશી બુદ્ધિ વર્ગ કરે સંકાની કાત્ર પ્રસન્ન એતિ જંપડે આપનું અંતર જ્ઞાન કરણા અવસ્થા પર નિરક્ષા કરે આ આપનો થાય છે એની અસર તો થાય તો પણ થોડી ઘણી આખું મોટું ફેમિલી સાચવવાનું હોય ના લીધું નોકરી હોય તો ચિંતા જ છે ને ના હોય તો ચિંતા મોટું ફેમિલી હોય મોટા કરનાર હોય એમની નોકરી છૂટી જાય આ દેશ ની અંદર ખર્ચા કરવાના ચિંતા અગ્ર પડે છે હવે એવો આ જે વિચાર છે ને બુદ્ધિ છે ને આ બુદ્ધિ તરંગો છે એવું બનતું નથી બને જતા કે તારો જ મળે ના જ્ઞાન મળ્યા પછી હરકત બાબુ મજા કરે છે તકલીફ હતી મન ક્યા કરે તારે પજલ કેવા સોલ્વ થઈ ગયા ડાયી થઈ ગઈ નઈ સૌ ડાયી થઈ તારે વર્ષની હતી મીના બેન પૂછ્યો છે કે આપણને આપડે કોઈ ને કરી રહીએ આપડે કોઈ ને કહી દઈએ કે તારી જોડે નહી ફાવે તો થઈ ગયા પછી કઈ ખોટું થઈ ગયું ઘર નું કઈ કુ થઈ ગયો પછી પ્રોજેક્ટ બંધ રાખવાનો તારી જોડે ફાવશે નહી તો તમે ફાડતા હોય છે રાખી રાખું આપડે બેન પાસે અમે તો ફાઈલ સાથે બહુ પેલા થી નક્કી વાણ એ ત્રણ હોય અમારા પગમચેતી વાણિયાતી અને અમને અગમચેતી નઈકો હવે આપે આ અમારી સાથે કેટલા વર્ષો રહેવાના છો અમારે તો કાયમ તમે કોર્ષ કાયમ કાયમ કે કાયમ કાયમ ના પણ ગાડી મૂકી આવી એમ ખબર આવે દેશ તરીકે ફરે છે ઇન્ડિયા જગ્યા દોરે દાડે અને બોલે છે ખરા એ બોલે તો હું નથી पूजन करता हो प्रेत आए तो मुके देहेधारी मानेत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 દ રહે નઈ આપડે યાદ કરવા પડે શું કરવું પડે કરવું પડે યાદ કરવા પડે યાદ રે એની મેરે સવારે દાદા યાદ આવે છે ને મેરે એમ સાચી છે એની મેરે યાદ આવે છે ખરું યાદ કરી ભૂલી જઈએ આપડે મગજ નું ઠેવાનું ભૂલી દુનિયામાં ખુબ ઉનાળો હોય ને વરસાદ વ્યક્ત પહેલા યાદ આવે વરસાદ ભરી ગઈ જાય પણ આ તો કાયમ યાદ આવે તમને દાદા કેટલા વખત યાદ આવ્યો એવું ચપના બધા આવે અલગ મિનિ નાખો દાદા એક વખત એક જ કદાચ લોહી ચઢી થોડું શું શું મનમાં મા ની બેઠો છે ત્રણ હજાર કમાય તોય તો ચિંતા બે હાજર કમાય તો એવું નઈ નોકરી ચાલુ હોય તો તમારી શું ચિંતા છે ક્યારે જોબ સુધી કહેવાય નઈ એમાં આવું કઈ લે એટલે આ લોકો તમને જ્ઞાન આપ્યું ને કોઈ નિર્ભયતા એ અનુભવ થાય છે એનો અનુભવ થાય છે નિર્ભયતાનો નિપેક્ષે સંપૂર્ણ વિદાય ડાંડનનું કાંઠણનો ગુજિત કે છોકરાઓ નું ધાને ઉતરે છે તો કોઈ ન પડે મેં નિં ઉપાધિ ન છોકરા જ આપણને બહુ પજવી કાઢે એનો શું ઉપાય બધા ઘણા ને આવું બધા ને આ પ્રશ્ન હોય છે લગભગ આપડે છોકરો કોને પજવે છે એને ઓળખવું થોડા છોકરાને સુધારવા તો પડે જ ને એમ એ તો બધા અહંકાર છે દાદા ના સુધારીએ તો ડબલ ગુનો સુધારી પણ ગુનો પોતે કરી શકતો હોય ને જય સત્ય એમને આવું ભાઈ ના ભાઈ આવે જગત ના મનુષ્યો આખા બધા આધી યાદી બનતા છે આ ત્રિવેદ તાપ આધી યાદી રૂપાણી ત્રિવેદ તાપ માં સડ્યા જ કરે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 दादा देश पुरुष हमू कर अहकार ज्यादा गया त्या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 અને કોઈ પણ રીતે માણસ ને સમજાવે તો લોકો ના મગજ માં વેલો ઉતરી જાય પણ માણસ એવો હોય કે પોતાનું મન વસ્ત થ અને એ લડ્ડુ ખાયા કરે એ તો પોતાનું મન વ્યસ્ત થાય તો જ બીજાને મન વસ્ત એટલા હોય પણ આ બધો જે દેખાય છે એ માલ બધો ગાદરીઓ પ્રવાસે કેવો છો ગાડરીઓ તમે ચાર ઘે પગે લાગે એટલે ભરવા કરે એટલે બધા ભેગા થઇ જાય ઘેટા ઘેટાને ઘેટા ને શું લાગે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 કાયદે છે લગાવવા લાવે નો સંબંધિત લગાવવા એવા માણસો ગયા છે કાયમ માટે સમાધાન થયું પોચિબલ જ નહી एकदम छोक दीक्षा अपने तो ब्रेन वोशिंग ना शास्त्र का ना थे। पारी ना पारी थे। आ, नहीं जो छोक आगे हार आमझाए समझाई करो झंडक पहले बोको आप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 મારે મારી લાઈફ માં કોઈ પથરો ચોડવાનો હતો મુંબઈ માં મોટા મોટા આશ્રમ કરવા માટે લોકો પૈસા એક મોટા શીર આપવા ત્યાં આશ્રમ હું કરું તો લોકો શ્રમ ઉતારવાતા પડી જાય એ મને જયારે સિક્રેસી રાખી હોય છે એના માટે શું છે સિક્રેસી તો મજા બાયડ મારા બાયડ બાયડ બરોબર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 બોર્ડ હોય તો નિક ના કરે અને ધક્ મારે બોર્ડ નહી રાખવાનું એ લોકોને ગમતું નથી અને આ જઈને ધોરો બોર્ડ ગમતો નથી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 ગામ વખતે ફો થયું હોય લોકો એમ લાગે એનું બચ્ચું લાગે છે પણ જીવન બધું ન્યાયું ન્યાય સાહેબ નહીં કરી લાઈટ ગણતા હિન્દુસ્તાન માં તાપી વાસી વચ્ચે ના માણસ તાપી ને વાપી વચ્ચે દુનિયા થી ના પહાઈ ગયું તમને ખરી એવો ડર લાગે ખરો કે કોઈ તમને બંદૂક મારી દેશે એવો કોઈ ડર લાગે કરો કે કોઈ બંદૂક મારી લે આ દે છોડેલો જ છે બંદુક ખાતે વાપેલો જ છોડેલો બંદૂક ખાતે કરો આજે તું દઉં દરે આવ્યો તમારા મિત્ર છે ના અમારે ઓખાણ નથી દાદા અમારું ઓખાણ નથી દેખાય છે આમ ગયો પુરુષો ના ચેરા દેખાય છે ચિત્રો દેખાય કે નગ્નશ્રી લગ્નશ્રી પુરુષો ના ચિત્રો દેખાય એટલા બધા ખાલી ચહેરા દેખાય એવું એવું એવું દેખાય પૂરણ થયું પૂરણ જોવા માં ના બધું થતી ગરમ થાય ને જોયા કટા અમે કેવું કે આવો માલ ભર્યો ભરેલો પુનજન્મો દેખાશે કે એતો કોઈ દેખાય નાય દેખાય જો ખાલી થઈ ગયેલી બધા હોય તો ટ્રાન્સફર થયેલું હોય તો દેખાય આજે વાગા છે ને વાદળ ગાળ હોય તો આપડે સૂર્યનારાયણ ના દેખાય અને પાત્રુ થઇ જાય ને સૂર્યનારાયણ દેખાય દેખાય પણ વચ્ચે નું માલ થતું આધાર રાખી આપડે જોઈ નઈ શું કામ થાય આપડે એ નાટક જુ जन्मे आमृति के पीछे जागृत थे એની કઈ જરૂર નથી એનો ટાઈમ થાય નેખોર મળે સંજોગો મળે છે એના કરે બધું આજાર અને સુખ નો રસયો થઈ ગયો એટલે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 થાય ને મને મને ભેગો ના થતો હોય બધું એ બધું પાસે આગળ ના કરે છે ને હું શું છું કે મને ભેગો થવાનો છે મહિને બે મહિને બધું ભેગા થાવ જેટલા સંજોગ બને એટલા વધુ કરી લેવાય એવું ભાવ છે જેને તેને થઈ શકે સો ની ખર્ચો હતો બીજા માટે થોડી ખર્ચે ભાઈ ટિકિટ થાય તો તમે સોજ રૂપિયા મળો છો ખર્ચા ખર્ચે આવી મળો છો એટલે આ બધું તૈયારી આપે મને માટે બહુ એ મે પંદર વર્ષ છે હિસાબ આંકડા ગોઠવેલા હોય ને બધું ચાલે ન્યાય ને છોડે નઈ એ બનતા ઓછી ચોક્કસ જાય કાંટલ ફોનપોક કરનો બંધ કરી દીધો શ્રી રાય ફોનપોક કરનો બંધ કરી દીધો તો રાય હવે તે આ બંધ થઈલા પહેલા આ બિંદુ પર પર ટેડ બિંદુ એ ત્યાં ફોન કરના છે એને એય મોકલે આવો નીનાબેન આવા જાઓ નજી જગત કલ્યાણ માટે આપ ફરી બીજો જન્મ લેસોભાઈ શું કેવાય મને કેવાય બતાવું જાય ત્યારે બધા વિચાર જ કરવા નથી એટલું નજીક આવે બઉ મોટા મોટા ગ્રહો જગ્યાઓ છે બંદર છે આવી પૃથ્વી આવી પૃથ્વી બંદર છે જેમાં મનુષ્ય બીજા લોકો પાંચ ભરતિયામાં આ ભરત ક્ષેત્ર કહેવાય પાંચ મહાવિધેય મહાવિય ક્ષેત્ર છે એ ઉત્તર દિશામાં બધું આવે ઉત્તર દિશા મનુષ્ય લોકો એના જવાય મનુષ્ય લોકો એના જેવાય કે જુદા એક નાની પુરુષો એકલાસ છે એમના માં ત્યાં જઈને નથી કર્યા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 બીજા ક્ષેત્ર માંથી અહિયાં આવે સ્ટડી કરવા માટે દેવલોગ નથી એ માનુષ તો નથી માનુષ લોકો બીજા ક્ષેત્રો માંથી આવી શકે અત્યારે હા પેલા ઘણા દેવ લોકો આવતા અત્યારે દીધી બહુ વધી ગઈ એવા કરે છે હા બે તો આમ કઈ નાખે બે હાથ આમ કઈ નાખે નઈ દરપોરા કરે એવા કરે આખું બ્રહ્માંડ છે सात नर्क अतिशुदि न भग ने, थी ने मध्यलोक के मध्यलोक न मनुष्य लोग पास અહીં ઉપર ના બધા દેવો ના પછી ચાર પ્રકાર છે હટાગ્રસ્તો થયેલા જાત જાત ના તક થયેલા વિધા ધર પણ પોતાના ફાળો એવા તપ થયેલા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 મોટા મોટા બે લોકો આવવાના હોય દ્વારપા અનુભવ એ દેવ ભાઈ દ્વારપા એ દેવ ભાઈ બરોબર છે આપડે દ્વારપા પૂછે કે મહેન્દ્ર સાહેબ આવી ગયા કરે કે અહી આગળ સો એકર ના મોટો મોટો બગીચો થઈ જાવ આવું બિલ્ડીંગ થઈ જાઓ એને બી આવા નાવા ધોવાની વાત થઈ જાવ સંકલ્પ ના કરવું છે તારે દખો તો આનો આ નોંધ આ મોટા અને પછી એક દેવી લાયા હોય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 દાદા ભાલા પછી બહુ કઈ ઉપાધિ નથી ને ભાઈ બાજુ મને છોકરા હંમેશા સ્ત્રી જાતિ જોઉં ને તેની પુત્રી ને બચવા પગે ભરે ઘણી વાર એવું થઈ જાય બને કેમ નહી મે હા વગર વાળે વગરવારે નવ મહિના પેટ વાળા એ તો અત્યારે આ પુરુષો ને છે તે ડિલિવરી માટે જવાનું શું થાય કરવાના હોય તો શું થાય બહાર થવું છે જે દુઃખ ના જીરવાય ત્યારે બનતું પછી દુઃખ ઓછું થઈ બસાઈ જાય બેભાન થઈ ગયા જાય જાય ના કઈ છેલોજીકલી સ્ત્રીઓ વધારે સહનશીલ હોય છે કે પુરુષો સાયકોલોજીકલી સ્ત્રીઓ વધારે સહનશીલ શક્તિ કે પુરુષો વધારે શક્તિવાળી સ્ત્રીઓ સહન શક્તિવાળી છાતી હોયમત હોય તો દૂધ નું વાંચ્યું હોય થોડું રાતે તોડે રૂમ અહીં કોઈ એકલી હોય ત્યારે આગળ રૂમ માં હોય બધા આ રૂમ માં એકલું થઈ ગયું ભાઈ આ રૂમ માં જરાક ખાય નું મારી ઉઠે ને વળી જાય હવાજ થાય તો એનો નિવેલા ખગડા ભડકે વાઘ જેલ બરાબર તેલ કાઢે તેલ કઈ નાખે અને रात दावो कचास डे दादा केमो केम कुदरती निम है कलाक आपे दादा जोड़े बैसी है। तो चित्त शुद्ध है पीछे क्यों स्टेज आए त्रैसो नियम कियम है कि त्रसौ कलाक दादा े रही है